અને અલૌકિક અલૌકિક પછી દ્રઢ થતું જાય પરમાત્મા શિક્ષક માં એવું આપે કે તું આત્મા છું આત્મા આવો છે આત્મા કેવો છે આવે શબ્દ ને શબ્દ કામ લાગે પોતાને અનુભવ આવું જોઈએ હું ત્યારે આમાં શું કરે આવું આપડે બધા કરે એમાં આ જે દોડધામ મેડધમ કરવાનું મને લાગે આત્મા થઈ ગયા સદવ જ્ઞાન કોઈ કાર રામચંદ્ર સતત કરવા માટે તો પછી મને ફલાવ રાતે લેરા આવી દીધી એટલે સતો તો એય લેરા પા બોલ મે તો લેવા ગઈ હતી આના પર મને તો જ જતી કોઈ વૈરા તો આ બોમળ લાવું ને વાળો કરેલો છે વેર દે તો કઉ પડે ને તમારી રીતે નહિ ગણ બસ રુપાયે સબ્જી લાવ દે માકે આ દરબાર આવી મિયા બોલ નથી એમ એવું થતા અને એ જરૂર છે જરૂરી જ્યાં સુધી ના નથી ને ત્યાં સુધી ભગવાન ક્રિએટર ના હોય એ લોકોને લીધેલા રહે લોકો માટે આખું જગતે અજ્ઞાન જ છે અજ્ઞાન છે અર્ધુભાઈ ઘણું કરું તો ભાઈ અજ્ઞાન જ છે એટલે પૂરું કરે છે સમજતા નથી અત્યારે સમસ્યા નથી જગતપુર પટ્ટા મારતા દેખનાર પત્ર તમારે પણ ચાલવા જેવું હોય કઈ જાય જ આપે કારણ કે આત્મા કરતો સઘડ કરાવવાતું જ નથી એટલે ધીમે ધીમે પ્રમુખમાં ઘણીક માર્ગ સેટ ભાઈ આ વકી તોડો તો રાજ ઇન્જેલી પર ઓન બાર ગાયો મારી જો બા ઇન્જેલી પર ઓન બાર ગાયો આ ઓના કે ઓકળા કરવાના તો એક જ એક જ બાર ઓકળો કરી નથી બધું નવા થઈ જાય મને જીજા વિજે જીરો અને કે કે બધા ઓકળા કરવા જોઈએ ત્યારે હા તો એ રીત થઈ દરી ભાઈ આજે હું ત્યાં જ મતલબ એક ક્ષણ વાર આવરણ વગર જો સિદ્ધાર્થમાં બોલે આવરણ થાય તો આ ઘાતે બોલે છે બે છે કેવું બોલે છે બુદ્ધિ મજા આવે બુદ્ધિ મજા આવે પાછું કોઈ કઈ ગયા આવે કે પેલા પોતે પોતે ને મન માં સમજાય વખતે ડખોડખો કરે સતી એ ના જાય વખતે ગમ ડખો કરે પણ થાય છે આવેલા ભોગવવાનું હોય ના બધા નાચના હોય ને એ બધા ખોરાક નો ગયા હોય ગયા છે તકલાવળો રબોલે રામજી કે એન કોક ને કહે રહી એકરા પાઈ લાય તે પાઈ માંથી બળ ગાળ કરો કથી કોર ની ફાઈ રાખે ને કોર નો ની બળ ગાળ કરી છે જો ભાઈ કઈ બે આથે કરવા ના ના કરે એ કે દાડે કવક ના આ બહુ હારે તેમ એ બજા ચાલી કઈ નથી સુના છે કઈ રાત થઈ છે તો મોડું થઈ ગયું તો આ થયું તે જ કરે મોડું થયું તે જ કરે થાળી માં બધું આવ્યું વસ્તુઓ અને પાક એને રસા વાળું શાક જોઈતું હોય રસાદ જોઈતું હોય વાળું હોય પ્રકૃતિ અને રસો તેલ વાળો જોઈતો હોય પણ તેલ વાળો બદલે પાણી વાળો રસ્તો સાડી આવ્યો તો કેવું ના પડે આપડે કે આપડે અનુકૂળ આવે ને અનુકૂળ ભોગવું પેલું કેવાનુકૂળ હતું કકરાટ એને જો આપડે કહીએ આ સાક બગાડી દઉં એટલે આપણું મરી મચી પણ બગી જાય એટલે જે હારી વસ્તુ તે ભારત એટલે અને પછી ઉઠી યાદ જોઈ અને પછી કહીએ કે મને ખબર લાગે છે આ વ્યવસ્થિત વ્યવસ્થિત પણ ભાઈ મારી સમજ માં એવું નથી આપડે કશું બોલાય નહિ કે નહી આવ્યું હોય તે આવે તો દાદા તો એવું કે છે કે પ્રાપ્ત ને ભોગવો તો આપડે ભર્યા પછી ભોગવરીને ભોગ્યો ને કે ડકો નઈ દાદા એવું તો ખરું ને એમ નઈ સરકડી કહ્યું નહી આપડે કહીએ કે શાક આવું બગડ્યું છે કેવું કેતા હાથ છે આપડે બોલ્યા શબ્દો ને કેટલી આખા શેરી પણ બગડી જાય નિયમ જ છે તો પૂછે કે આ તમને શાક ભાવ્યું છે બઉ હારું છે એક વાર ધબી ધીમી પચી કહેવાનું ભાઈ બગડી જાય મશીન મશીન ની ધીમી છે એને વિપરીય એમાં એ પૂરી થી ના બાવતી એમ ખાઈ ગઈ રાતો હવે આ કા સમજાય એને આ ઘરે આઈ છે એ કોલેજ ઓસ્ટેર એ વિધું મને ના હાજર રહેવા કરી બસ ને જય શ્રી કૃષ્ણ આવો એ તો પાછી ક્યાં એવું પોક છે પાછી કાવલ આઈ રાજા કે કે છે બી દિવસ એવું છે ને એક રસ છે રત્નગીરી તો આ એક હારું બધું બગડી જાય એટલે વ્યવસ્થિત રીતે કરીએ ને તો આપણે અને આપણું જ્ઞાન એવું છે તમે જ્ઞાન એડજસ્ટ કરો તો બધું જ ને દરેક સંજોગો નો દરેક જગ્યાએ ઠીક થાય એવું છે સર્વ સમાજો ની જ્ઞાન કરે હું વચીને જ આવ્યો છું એ કહેવા હું વચીને જ આવ્યો છું દાદા ભગવાન શું છે વાંચીને અહીંયા આવ્યો છું દાદા ભગવાન શું છે હું વાંચીને જ આવ્યો છું એમને દેખાય છે દાદા ભગવાન આ દેખાય છે એક નાની પુરુષ છે દાદા ભગવાન આ ભાગ માં નાની પુરુષ નો ભાગ છે અંદર દાદા ભગવાન પ્રગટ થયો એ દાદા ભગવાન આમ કઈ અતિ બોલે છે મારે દીકરી ખૂટે છે સવારે કઈ છે મને કયા પ્રકારે વધારવા કયા પ્રકારે વધારવું અહીંયા આવો હજી નથી આજે થોડું સમાધાન થાય છે આપડી અને બરકટ જ નથી ત્યાં જઈએ મરીએ શું બીજે ચારે ચારે શું કામ કરતા પોતે બગલા બધું લોકો કામ કરનારા સંત કેવાય ને સંત એટલે શું બી બધા પોતા ના બધી ના મળી જાય કઈ ગયું અહિયાં બધા મળી આવ્યો આ દેસી જ્ઞાનીપુટ ને ઓળખા છે જ્ઞાનીપૂત ના દર્શન કર્ઞાનીપુટ એટલે ભગવાન એમાં કેરજ ના હોય હવે એમને ઓળખે આપડે તો પછી હવે આ દેહ ને એના માટે ગમે ત્યાં ઉપચાર કરવા પડે છે ચકાવવા માટે મોટું મો આપણે દેહ ને ચકાવવાનું કહીએ છીએ દવાઓ કરી ચકાવજ એટલે શાક બાગ તો કોણ ખાય છે કોઈ વિષય આત્મા એ ભોગ્યો જ નથી આપડે અંતે આગળ શું પાંચ વિષય માંથી નસીબી આત્મા એ આત્મા એ વિષય કોઈ ભોગવ્યો આત્મા એ કશો વિષય બોલ્યો શ્રી બન્યો તે પ્રચારા વિષય માટે તે આત્મા એ બોલ્યો નથી માન્યતા થતી થઈ જાય થઈ ગયેલા હા પેટ્રોલ એમો ભાવ બગાડ્યો ભાવ બગાડ્યો કેવાય ના આપણે ચા ની ચાલે રહી પછી આપણે પછી આપણે નીચે આવીએ તમે ભારે મંગાવી શું કેવી અમરે તમિલવાડ છે ત્યાં જ મોકલશે ને પછી અમારા સુધાર મંગાવી શકો છો એટલે આપની ધીરે પકડવાની જરૂર છે ને કબ આપણે ઘણ મંગાવીએ તા એમના મને શું થાય છે પાવર ખોઈ ખોઈ નાખે પાવર નથી ઘરમાં જે કંટ્રોલિંગ પાવર છે આપડે ખોઈ નાખીએ લોકો બને એટલો ઓછો કરવાથી મોટો અને ઘેરાયા ખાતી નીકળી આપણે ખાદી ખાવ એમને છાતી આપું એ શું કરે સર હોય એકદમ સરસ બહુ મીઠો હોય ને લીંબુ ની છે લીંબુ ની છે બગાડો દુનિયા છે જાત જાત નું બધું અરે પોતે ખાતા નથી યાદ પછી આગ લાગી આગ લઈ આગ લાગી પડે મોટર માં આવે ને ગાડીમાં મોટર માં એન્જિન માં આગ લાગી ત્રણ જગ્યાએ ગાડી લેવા ગયા અમે તો ત્રણ જગ્યાએ ના થયું તે ગાડી નથી એક જગ્યાએ પછી ગાડી પછી મળી કલાકો પાછા આવો તો હાલ તમે કલાક પાછા આવીશો અમને હાલ અમારે જવું છે વાર નક્કી આ પછી કોણ થાય છે આપડે છે એ ટાઈમે બસ મતલબ જેવું જરૂર પૈતુ જાય જો ચિંતા લીધા જાય છે કે ચિંતા કરે સુપર આઈસ લીધા જોરો બાહી તો સાખી નહીં લાટા લાટા ઈતાઈ લેટ સુધી લાતારી લાટા કwanza એટલે 10 મિનિટ જોર પર લાટે પર લાટે ના થાય ના કરતા બંધ થાય ઓળખી શકું બાજુ એના એટલે અપમાન થાય નઈ દવાયું સબકું હતા આપડે ના પૂછે ચિંતા થાય ચિંતા ના થાય અને પરિવાર છે જ નઈ ભાઈ નથી બધી તમે અનુભવ જઈ શકો ક્ષાની જરૂર છે ચાર પાંચ પાંચ છો પણ અશુભ નો સંદેશ આવ્યો એવું કઈ સમજી નું કઈ નઈ કઈ અશુભ નો કોઈ સંદેશ આવ્યો એવું સમજી નઈ માનસર જુદી ગયો છે માનું તમે શું તું એવી જગ્યા હો તો મારે શું થાય એમને હરેક ને ધ્યાન દે એમને માનું પાકી જોયું એટલે ત્યારે મારો ધર્મ ખ્યાલ આવે કે મારું પાકી ખોય એવું હોય તો મને કેટલું દુઃખદ થાય તો કેટલું થતું છે માટે એને રાખી દઈ ને ધર્મ પડી માને તમે માનવ ધર્મ રાનું નામ છે અત્યારે માનવ ધર્મ છે અને આ બધા છે તેવા નીકળ્યા છે લોકોને શું કરવા એના પોતા માનવ ધર્મ માનવ ધર્મ એટલે ભાઈ રસ્તા માં કોઈ છોકરી જતી હોય માંથી ગળી હોય તો એના તરફ ભક્તિ કરી મારી બહેન પર કોઈ એ દસિભાઈ શું થાય મને કેવું લાગે એટલે એવો પાછળ વિચાર આવે છે માણસો લઈ જાય છે નાના બાવા તો ભણવા નથી ચાલે એમનામાં પહેલેથી જ છે આ કહેવાય આમના માં પહેલાથી જ છે ને મારો ધર્મ હોય કઈક મારો ધર્મ હોય જ થાય અને ગયા નઈ પછી થી મને અહિયાં બોલાવેલો ડિસ્ટિક જગ તરીકે પણ પછી હું ગયેલો નઈ પછી એમને ફરીથી અહિયાં રિક્ષિક જગ માટે બોલાયેલા પણ ગયા નઈ બોલ્યા હતો પોતા કઈ બાબતમાં બાબત માં કે થાય છે અંદર થી એવું થતું હોય એને લીધે પોતાના કેવાથી ડિસ્કરેજમેન્ટ આવે તો અહંકાર વધે દાદા પોતાના કહેવાય ને સમજણ થાય છે જાણે ક્યારે પોતે બાકી બહાર ના કહેવાથી મન થઈ જાય વધારે પોતાની પછી આપડે શું ન્યાય કહેવું છે બાય કે ના ઘરે ઉભરાને ને ડાઈ ડાઈ જાતી ઉતારી છે ને ને એ બગાહ ગયા છે બાયમાં જે ઉભાવી નું બરો બાયમાં જ ના હોય ને ત્યાં બહાર છે પૂર્વ ભાગે છે એ એ જે મેં બોલ છે ને એનો ઉખરાવ લે તે ઉખરાવ લે ઉખરાવ આ માણસો તો બહાર ના કહેનાર માણસો અમારે જીવન વધારે આવું કહેવાથી બેરી ના રે તો બે અંદર બોલવા દીધા પોતાનો પોતે હાજર ને પોતે પોતાના ગયા ઉપરાંત કઈ એવું બહુ સારું આવો ધણી બધો વધારે તું ઉતરે સરળ ક માટે થઈ શકે જોય છે જ્ઞાનકાર માટે વિજ્ઞાન આપણું જે છે ને એ વિજ્ઞાન ક્યારેય પણ વધતું નથી જ્ઞાન ચેતન ના થાય એને કરવું પડે એ કરવું કરવું પડે એવું જ્ઞાન ચેતન સ્વયં છે એ ભાઈ અં જ્ઞાન માં ના થાય એ ભણ અહી ના થાય લાગ્યો નીકળી આનંદ થયો કરે છે કોણ સગ લોકોને પાક દુઃખ ત્યારે કપડા વગર ના એનું હોવું જોઈએ ભાવના થાય ભાવના ઉત્પન્ન થાય એ જ્ઞાન બધું જ્ઞાન ભાવના ઉત્પન્ન કરાવું આ જ્ઞાન માં ઝઘડી થાય વાત આવે બીજું બધું તો ખાલી છે જ્ઞાન ભાવના વાળું હોવું ભાવ ઉત્સન્ન તમારે સમજાવું છે બોલતો માણસ સાંભળે તો માણસ ને અંદરથી ઊભું થાય બધું ભાવ ઉત્સન્ન થાય મોકલે ગયા એટલે હું પણ મોકલીશ મને પણ મોકલતા રહેજો આ ઇન્ટરનેટ યુઝ કરે છે ને બધા કોણ કરે છે ના કે દે દેશે ખસતા નથી લે ઘરે જતે હો જઈ જાય તો રેક જઈને કે ને પ્રાણ ઉલે તો તમે છોડી દેના છે કે છોડી દેના પાઈ જાય તમે પાટા ના ભરે પાટા ભરે ન પડે એના કિવાતું નહી અમારું તો પાટા પર આપણું પાટા પર આવો છોકરો તમારે જોવા માં આવે તો તમને આવી જાય મ્યાનમાર કેવો હોય છે જોઈએ ખરાબ <Nur> હતું <outdated dolor> <coughs> ભૂલ થતી હોય એમ માનસિક ખરીદી રહ્યા છે આ મા આટલો બધો ખરીદી રહ્યા છે આપડે મુકાય છે એનું વિરોધ થી બોલીએ છીએ નુકસાન થાય છે નુકસાન ના કરવા માટે વાત કરું છું શું કહ્યું જરૂરિયાત છે આપડે અંદરથી આપડે નથી પણ લોકોને જરૂરિયાત છે ચર્ચા ચર્ચા ની જગ્યા વાત સમજ બીજું આપડે વિગત વિગત વાત કે વાલીઓ લૂંટારો લુટારા માંથી વાલ્મીકી ઋતુ બન્યા તેમને જબકે મૂર્તિ પરોવી દીધું એવું કેવાયું